એ આવો આવો મારા નાના મોટા ટોબરિયાનારો અરે વાહ ભાઈ આજે તો મિતયાળામાં બેઠા બેઠા સંદીપ વાર્તા સાંભળ્યો છે ઓ હો હો હો અને આમ વેરાવળમાં બેઠા બેઠા મેહુલ ભાઈ છે આવો આવો મારા નાના મોટા ટોબરિયાઓ ભાનુમતી આરબ દેશ ની આ વાત છે ત્યાં એક દર્દી રે સંગીત નો પૂરો શોખીન એની પત્ની વળી એના કરતા ચડે એવી સંગીત સાંભળવાની શોખીન એક વખત દરજી કઈક કામે બજારમાં ગયો રસ્તામાં એક કુબડો માણસ બહુ સરસ એક વાજિ કંઠે ખુશી થશે એટલે આગ્રહ કરીને એને ઘેર લઈ ગયો બંને જણા રાત્રે ક્યાંય સુધી એનું સંગીત સાંભળતા બેઠા રહ્યા પછી દરજીની પત્ની સરસ મજાની માછલી રાંધી અને સૌ જમવા બેઠા પણ જમતા જમતા માછલી નો કાંટો પેલા બે થઈને કુબડા ને ઉચકીને બાજુમાં એક વેદ રહેતો એને ત્યાં લઈ જવાનું વિચાર્યું રસ્તામાં દરજીને થયું કે આ કુબડો તો મરી ગયો છે એટલે અપરાધ હવે આપણી માથે જ આવશે બારણાને ટે રાખી દીધું કે વેદ જેવું બારણું ખોલે કે એ નીચે પડે આમ એને ગોઠવીને દરવાજા જોર ખટખટાવીને જલ્દી જલ્દી બેવું ભાગી નીકળ્યા વેદ આવી દરવાજો ખોલ્યો કે એક તો બીમાર માણસ માન દાદરો ચડીને આવ્યો હશે અને મેં બારણા હડસેલો માર્યો એટલે નીચે ગબડી પડ્યો અને મારા હાથે સાજો થવાના બદલે આ મરી ગયો હવે શું પત્ની ને એક ઉપાય કે આપણે એમ કરીએ તો આ બાજુમાં વેપારીની અગાસી પડે છે આપણે બે ભેગા થઈ ને આ શબ ને એના ધુમાડિયા માંથી એના ઘરમાં ઉતારી દઈએ તો યા માંથી સીધે સીધું સરકાવી દીધું કે મળ્યું ત્યાં ઉભું રહી ગયું હવે એ ધુમાડિયા વાળા રસોડા નો ઉપયોગ પેલો વેપારી કોઠાર તરીકે કરતો અને એમાં દાણા ભરતો રાત્રે થોડી વાર પછી ઉંદરડાના અવાજ થતા હતા એટલે હાથમાં લાકડી લઈને કોઠારમાંથી ઉંદરડા ને હાકી કાઢવા માટે હવે ખબર પડી કે રોજ રોજ આટલું અનાજ કેમ ઓછું થઈ જાય છે એ આ મોટા ઉંદરનું કામ હતું હવે સમજાયું એમ કહીને એને લાકડી ઉપર લાકડી જોર થી માંડી ત્યાં ત્યાં બેસી ગયો ત્યાં તેના મનમાં એક વિચાર સુજો લોકો જાગે એ પેલા બાજુની દુકાન બહાર બેસવા માટેનું એક પાટિયું છે ત્યાં જઈને મૂકી આવું એટલે વહેલી સવારે એક અમલદાર ત્યાંથી દરરોજ ચાલવા જતો નીકળ નીકળતો હતો વળતા આવતા એને જરાક આરામ લેવાની ઈચ્છા થતા એ જેવો પાટિયા ઉપર બેસવા ગયો કે પાટ્યું હેલું ચોર ચોર કરતો જાય ને ઉપરા ઉપર લાતો માર્યા જાય માણસો ભેગા થઈ ગયા અને પેલાને કે ભાઈ હવે બસ કર આ માણસ ક્યાંક મરી જશે રાજાની કચેરી સુધી લઈ આવદ કરી રાજા એ હુકમ કર્યો એને ફાંસી એ ચડાવી દો એટલે ફાંસી આપવાનો સમય નક્કી થયો એ મુજબ ત્યાંના રિવાજ પ્રમાણે ગામમાં ઢંઢેરો પીટાયો એક અજાણા માણસ ને હજુ ચોરી કરે એ પહેલા ગામના લોકો અને બીજી બાજુ પેલું કુબડા નું ઊભું રાખ્યું બધા ભેગા થયા એટલે ખૂની અમલદારના ગળામાં ફાંસીનું દોરડું ગોઠવું ને જ્યાં હજુ ખેંચવા જાય ત્યાં તો અવાજ સબૂર સબૂર પેલો વેપારી પણ બેઠો હતો એને થયું કે મારા ગુના ના કારણે આ બિચારો નિર્દોષ અમલદાર માણસ ફાંસીએ ચડે છે એટલે મારી ફરજ છે કે સાચી વાત કહી હું જ સજા ભોગવી લઉં બોલો એ નજીક આવ્યો અને પોતાના હાથે અજાણતામાં વધારે સજા થઈ જતા એનું ખૂન થઈ ગયું હતું અને ગુનામાંથી બચવા માટે પોતે મૂકીનું દોરડું અમલદારના ગળામાંથી છોડીને વેપારીના ગળામાં બાંધીને જ્યાં હજુ ખેંચવા જાય ત્યાં વળી અવા જ સબૂલ સબૂલ ઉભારો ઉભા એનો ખૂની તો હું છું વેજ આવીને ઉભો રહ્યો અને પોતે જ ધુમાડિયામાંથી ઉભો થયો છે અહી નહીં તો ભગવાન ના દરબારમાં મારે વહેલા મોડી સજા એક ભોગવવાની આવવાની છે તો અત્યારે જ કબૂલી લાવતો એમ વિચારી થઈ ગયો હતો અને વેદ ને સજા કરે પેલા પણ હવે પેલો ફાંસીનું દોરડું કેચવા વાળો વારંવાર દોરડાની બાંધ છોડ કરીને એવો કંટાળેલો કે એને આ મરનાર કુબડા ઉપર એવી દાંત ચડી કે આ માણસ એ પણ હેરાન કરી નાખ્યા કેટલાય અમથે અમતા हाथ मड़ी को उपाड़ी खून सी हाथ वे इशारो करो उठा थे आ कौतुक चो हसवा लग गया पी कूबड़ाए बढ़ी बात कर पची फांसी राज करता तमने आता सा मजा पड़ी ने चलो आज आओ ती काले हूँ तमने बी वार्ता कही सो भाई जो